વચન વચન કી મેન્ડ હૈ વચન ભયો પ્રકાશ વચન થકી ચૌત બ્રહ્માંડ રચ્યા હે વચન કોરવા નિપાસ વચન જે પા બ્રહ્મા દે ને પા વચનિ જે લાવે સાન બે યથારથવચનીણે દથાથવચ જાણી દ કરમ પડે નહીં ગીતું કચન નારી પાન વાહ્મા લાગે તેને चन्मा समझने महासुख उपदे बदरे गंगा जी कहे સુખ ઉતરે ગંગાજી કહેવાય એકાંત બેસી પ્રભુજી કસંગ પ્રભુજી કસંગ